કૃષ્ણ ભગવાન હવે શું કર્યું લઈએ તો હા કયું શું કર્યું પેલા ખ્યાલ કરવાનું થયું અને આમને શું કે છે હવે કેમ ના ખ્યાલ જોવાનું ઊધુ થઇ જાય કે કપાઈ ગઈ શું થયું કપાઈ અને મોટી ઉંમર થી આ બે મોટી ઉંમર થયા એટલે કાલ કરી ગયા જન્મ બે જ એટલે ત્યાં આગળ આ જે મોટો બદરામ હતો તેની ઉપર તો બધા મા બાપ બધા ખુશ બહુ બાપાઈ ખુશ માં ખુશ ભગવાન હાથે બંધાઈ ગયું કે આવે કેમ નો ખ્યા થશે વ્યાર બંધાયું પેલા મોટો જન્મ થયો તો એ લહેર આવે જાય બધે હરે ફરે મા બા બધા ખુશ પછી થયો એટલે પૂર્વ વેરવી લાગે છે આટલું બધું પડ્યું મને માટે વેરવી લાગે છે કે જરમતા જે ડાયડે ને તેને કે છે તું આંગણે ઉકે નાખી ઉકી આવી ગઈ ઉકેલ બાકી દાબાઈ દેવ પછી છે ગભરાઈ ગઈ બિચારી કહ્યું એટલે હું શું કરું કે જા દુકાને શું કે છે દુકાને જઈ અને છે પાછા ભર્યા દુપાર ખલાસ થઈ ગયો છોકરો આ છેદ શું જાણે કે આપણે ઉછેરીએ છીએ તો મોટો કરો માર્યો પછી સાત આઠ થયો પ્રશ્ન એ એ અવતારમાં સાહેબ બદરામ હતો બાર વર નો થયો તે બાર બદરામ ગયો એની માટી પૂરીઓ તરતી તરતી બદરામ ગયો એની પૂરી આપી અને પછી હાથ જોયોબી ગયું તે હાવી તેલમાં બોલી છોકરા ઉપર છોકરો બધે ખાતો ખાતો એ પાસે દોડતા દોડતા દોડતા દોડતા દોડતા તળાવ જેવો છે ને તો આપ્યા છો છોકરો હા તો વખતે ખાવાનું મહારાજી કઈ એવી દવા ચોકડી બે પાંચ લાઈ ને જરા શાંતિ થઈ એટલે આ બે મહારાજી જોડે ગયા પછી શેખે જાણતા નથી શેઠવા જાણતા નથી બે મહારાજ જોડે ગયા કેટલા આવ એ ખબર જ ના પડી ને આ ચે પછી ખોરાક ચાલી પછી જડ્યો નહી અને આ દેવ છે તે વરવા જાય ખારાક લેવા જાય ગુરુડ માટે તો બાવે તે સરસ સરસ થવાય અને કૃષ્ણ ભગવાન લેવા જાય ત્યાં લોકો આયા ગઈકાલનો રોટલો હોય તે હોર આવે બીજું હોરાવે એટલે અહીંયા આવે ત્યારે હજી ગયા કરિરસ્કાર દ્રષ્ટિ જોતી હતી અને આ લોકો બધા મારી પર તિરસ્કાર દ્રષ્ટિ જોવે છે એટલે એમને જે બધું તપ કર્યું એ અવતાર તેનું ફળ માગ્યું કે આખું જગત મને પૂજે જન્મ થયો કૃષ્ણ ભગવાન તરીકે ત્યારે એ ફળ રૂપિયા લડી ઉભી થઈ તેના ફળ રૂપિયા આજે ભોગવવું પડે તીર્થંકર જબરજસ્ત બલરામ બધા એના ઘરના તહેણી માણસો તીર્થંકર કરવાના એમના કાકાના દીકરાશ ભગવાન થાય કૃષ્ણ ભગવાન કુટુંબ બધું કાવલ કુટુંબ પણ પરોક્ષ જેવું પ્રત્યક્ષ નું ફળ બને તેવું પેલો કબી સાહેબ કહે છે बलियारी साहिव, खा, खाली शरीर कोई नहीं पर ज्यादा प्रगट थी गया प्रगट था कृष्ण भगवान प्रगट महावीर प्रकट था, आगर प्रकट था, प्रकट था जे तब हूँ मारे भगवान નથી આ લોકો મને કે મારે ભગવાન પછી હું શું કા ભગવાન થઈ ભગવાન ચઢી બેઠે માણસ કયુંગ ના હોય માણસ રૂપે ભગવાન શું થાય અને ભગવાન કેવા હોય છેલ્લો અવતાર તો છેલ્લો અવતાર ના છેલ્લા પંદર વર્ષ એવા હોય ભગવાન ના શરૂઆતના વર્ષો માં તો ભગવાન જતા હોય શું કહ્યું છે સંડાસ દેખાય નહિ કોઈ ચીજ એ ખોરાક ખાય દેખાય નહિ એવું હોય અને આ તો હું આ સંડા છે હું આ ભગવાન થયેલ બેઠું કે આ તો બધા બનાવે હિન્દુસ્તાની પર ચડી બેઠા બધા બહુ બડી બેઠા તેમાં લોકો લાભ ઉઠાવતા તમે જોઈ લો એને કરોડો રૂપિયા જોઈતો ભાઈ અહી તમાર સંતોષ ભાઈ શું બધું પૂછ્યો કાકા બધું પૂછાય રાજચંદ્ર બધી વાત પૂછાય આપડે આ તો ત્યાં દઉદેદાન થાય જ નઈ થતું તો પછી રાત ભજાનો અર્થ જ નથી રાત ભજાનો અર્થ આ તો બંધ થઈ જાય રાત ગમત આકવાચન થયા નથી એવું એ દુકાન થઈ ગઈ આપડે શું હોય આપડે ટુકડા વાગા નઈ ને આપડે લોદમાં ભૂખ મટાડવા માટે જોવા માટે શું કામના એવું ભગવાન ની મૂર્તિ દેખાડીમાં આપડે શું શું કરવા જે ફોટો દેખાડ્યો તે કૃપાડવું નથી કૃપાડ્યો તે હતા અને લોક છે હા ખોખા ને પૂજે છે કોને પૂજે છે ખોખા ને એટલે ગભાવ દેવ કેતા કે મારા ગયા પછી જ્ઞાની પુરુષ પાંચસો પાંચસો ગૌશ્રી મળશે નહી કે છે અને પછી માથાપુર વલસે નહી કે છે મૂર્તિ મૂકી માથાપુર તો મૂર્તિ મૂકી રહે ને આપડા ડો કારણ મૂર્તિ મુકનાર ને પૂજાવાની કામનાઓ હોય છે કે એના જે આગેવાનો પડતા હોય ને કે આપડી પૂજા ચાલશે ને દલા મળે ના મળે એ લોકો જ્ઞાન આપનાર કોઈ છે નહી ને પુસ્તક પોતાની હા પણ શાસ્ત્ર તમારી બુદ્ધિ થી વાતો છો ને ભજન ભજન કેવાય એનું નામ જ સ્વ એનું નામ જ સ્વ પોતાના છંદે પોતાના લાપડથી બધું કેવું અને તેથી સીમા દાંત ને જીવ સસન પામે અવશ્ય ભોગ પોતાનું દાપણ જોડે મુક્ત્રી હોય એ મુક્ત કે નહી ના મુક્ત ના કહેવાય સતીશ્રી આત્મ જ્ઞાન હોય તો આત્મ જ્ઞાન થાય પછી સંસ્કાર બદલાય છતીશ્રી કહેવાય કરી પણ છતીશ્રી ને પુણ્ય છે એ સંસ્કાર આત્મ જ્ઞાન સિવાય બધું નકામ આપડે પૂછીયે કે તમે કોણ છો હું ધનલક્ષ્મી છું એ તો આપડે મળવાની વાત છે શું છે બહુ છે પણ કામ માં લાગે શું એનું ફળ મળે તમે સતી થયા એ હંમેશા એનું ફળતર જુદી ને દેવલોકો પણ ખુશ થઈ જાય શું થાય એનો દેવલોક અવતાર થાય દેવ ના સુખ મૂકવે મોક્ષ મોક્ષ તો જયારે અનામી થાય આપણે નાનાની કાઢી નહી કરતા કાઢે છે કે આ નામ વાળી કાઢે છે કે અનામી નહી કાઢે છે હા અનામી હોય નાના ની કેવી હોય તમારા ગીતા બુદ્ધ ભગવાને પણ એવું જ કહ્યું છે કે આપડે પરમાત્મતી જુદા નથી તો કે આપડે પરમાત્મતી જુદા કેવી રીતે જુદા છો જ નહીં પણ તમે માની બેઠા છો ને હું આના એવી થવું કેમ નહી કેતા હું પરમાત્મા છું કાયમ ના જમાઈ હોય એવું કરે તું આપડા દસરો હોય એ જોડીને ડાયવર્સ ના લેવડાવે તો આપડે જમાઈ ને ડાયવર્સું ચાલતો આ અસ્તિત્વ નું કોઈ ચલાવી રહ્યું છે કે એની મેળે આપોઆપ ચાલે છે તે જ વિસર્જન કરે છે આશુ જ કરે છે અને સર્જન તમારી ભ્રાંત શક્તિ કરે છે સર્જન કોણ કરે છે તમારી ભ્રાંત શક્તિ ભ્રાંત ધાતિ શક્તિ નહી ભ્રાંત શક્તિ સર્જન કરે છે અને વિસર્જન છે તે આ કોમ્પ્યુટર જે વ્યક્તિ કર્યા કરો એ તમારા ખાવ ખરા પણ તમે માટે આ બધું કર્મ કર્મ છો ને એ કર્મ બધવાનો તમને શ્રાંત શક્તિ છે તે ધાતી શક્તિ નથી પણ પાછું છોડવાનો તમારે સત્તા નહીં એ વિસર્જન ના હાથમાં ગયું એટલે વિસર્જન નામ વિસર્જન શક્તિ કરાવર્જન કારતા હોય ને તેમની રીત કહું તમને તરણ ગયા તમે આગળ રાતે અગિયાર વાગે કોઈ ઓખણ હોય પાંચસો માણસ લઈને દસ છે ત્યાં નગીદાસ કે કોણ છે ત્યાં કુ રમઝેડ ભાઈ બહાર ઉઘાડે બિચારા ઉભા ના કરે ઓખાણ વાળ છે પણ જયારે પોતાસો દેખે ને ત્યારે મનમાં જરાક ધાટકો પડે શું પડે રાતે આથીયા શું ટકા પણ શું એના સંસ્કારી બધા આવો પ ના બોલે શું બોલે એક બાજુ આવો પધારો બોલે મનમાં એમ થાય છોકરા બધા ખુ ગયા છે હું રૂમ માં આ ક્યાં હોય બધી ભાઈ ઉપાડી કરે તમે હું ને આ મોરે બોલે આવું અને આવું કરે વર્તન તમે હવે કર્યું ને આવો પછી પાસે આવો ચા મારે બોલતા નથી પારી નથી પણ છૂટકો નહિ પહેલા થોઈ થોઈ થોઈ થોડી તાર પેલા શું કે તાર ચા બાર સીતરી કરી છે બહુ થઈ ગયું એ કેસન આત્મા સત્તા નઈ એ સત્તા છે શું અને જે તમારા આત્મા સત્તા હતી તે તો તમે વાપરી કે અત્યારે થી હું એ છે તે ભ્રાંત શક્તિ નો પૂછાયું આ દેખાડ્યું અને પુરસાદભાઈ આપડે રણછોડ નઈ રણછોડભાઈ આ બધાને આ બોલાવો છો તાર મય થશે હા આવા ભાવ પૂરા કરો છતા ભાઈ મહી બગાડી તમે કમર દુપાક્ષ થાય ભાવ થઈ જાય છે કયુગ ને લઈને તેને લઈને થઇ જાય છે પણ પછી આપડે રણછોડ ને હા પસ્તાવો કરો ભાઈ પસ્તાવો કરો આમ આવું ના થવું જોઈએ વાત એટલે આમ પસ્તાવા કરવા જોઈએ કરવું પડે એ તોમાં ભૂલચુક થઈ ગઈ પણ સુધારવું છે મોટા મોટા મહાન ભક્તો ના હું ભાવ બગડી જાય બધું આ કોઈ માણસ નઈ શું બધા રંગ સુધાર એક ગીલો રંગ લાલ રંગ પણ એ બધા મુક્તિ તાદી મુક્તિ કેવાય કઈ અને કૃષ્ણ ભગવાન જાહો જળાની મૂર્તિ એને વાર લાગે પણ જાહો જળાની મૂર્તિ બધું આખું જગત છે આખું જગત એક તારું હે એટલે કૃષ્ણ ભગવાન મુક્તિ ક્યાં વાત થાય પેલા તો એમના હાથે બધા બહુ ગયા મોક્ષ ની કિંમત નથી જાહુદર ની કિંમત કૃષ્ણ તો એ તો રામચંદ્ર ઇતિહાસ ગયા પણ જાહુદર નહી અને લક્ષ્મણજી જાહોદરે ઈચ્છે છે સમજો ને કારણ કે એ લક્ષ્મણજી વાસુદેવ નારાયણ કહેવાય અને લક્ષ્મીજી કૃષ્ણ ભગવાન એ વાસુદેવે નાય કહેવાય લક્ષ્મણજી હા જોડે હાલ લાગે મને બેવા નઈ રે ત્યારે શું થાય મારાથી લગતા નથી આ નીચે અમારે તો આવું તે જોઈએ ને અમારું લઘુ સંપત છે કેવું છે આ દરેક જીવો મારા કરતા મોટા તો નારા નાનો જીવ મારા કરતા મોટો કરીને દેહે કરીને દેહા દેહ કરી અને આત્મા કરી અને મારા કોઈ ઉપરી નથી ગુરુ સંપત છે લઘુત્તમ ગુરુ સંપત છે તમારી જોડે વહે વાપરી અમારે એવું છે આપડે લોકો મને બેહા ના દે આવો ભાવ જય જગીરામ દાદા ભગવાન દાદા માટે આપડે સમાજ માં કઈ રીતે રહેવું જોઈએ કઈ રીતે કાર્ય કરવું જોઈએ મમતા પણ મમતા ગઈ છે મમતા પણ સંસ્થા ને જીવન માં આપડે જેમ કયું તેમ અનેક કારણો આવે તકલીફો આવે તો તે માટે આપડે કઈ રીતે શું કરવું છે કઈ રીતે કાર્ય કરું છે તકલીફો આવે મમતા હવે તકલીફ કેવી એવું બધી તકલીફ એ મમતા મમતા મમતા સંપૂર્ણ મમતા આત્મખ્યાય થઈ જાય શું ક્યાં છે જો સંપૂર્ણ મમતા રહી થઈ જઈએ તો અત્યારે આત્મખ્યાય થઈ જઈએ હા ममता रहित करने आत्म ज्ञान प्राप्त करने काम करते मोक्षे जव सजा काम करते अमुक ममता नो सवाल तो त्याद करा ममता ना सवाल नहीं रहते समाज ना काम सब जे करो ना એના કરતા હું દવા કરી ને તારે સભા બધા સારા થશે તો ભાઈ દલાલી કાઢે દલાલી સ્વાલ નથી આ તો જીવન ની વાત કરીએ જીવન ની આપણે સંપૂર્ણ આત્મજ્ઞાન મળવા માટે વક્ત જવા માટે કામ કરવું હોય તો એની રીત શું તમે એમ છો કે શાસ્ત્ર ના કામું છે પુસ્તકો ના કામ માં છે शास्त्री मानता परोक्षता है सजे शु कर बने जुए शाम आपू वल्लभ भाई पटेल वल्लभ भाई पटेल वल्लभ भाई खरे खर वल्लभ भाई साची बात है एक बात साचा खाओ तो समाज नाम थाय હવે એનો સાચાનો સવાલ આપું કે હું મારી દસ્ય તો હું ગાંધી ગાંધી દુનિયા ને સાબિત કરવી પાસે આવે તો આપડે શું કરવું બેમ ગાંધીએ કહ્યું કે સત્ય એક ભગવાન છે એવી રીતે આપડે આપડી રીતે બધું સાચું કરતા હોઈએ પણ છતાંય આવા બધા પ્રોબ્લેમ આવે તો શું કરું છું ધાતુ મહા કેન્જ કરી શકે આ દુનિયામાં કોઈ એવું મહા છે ધાતુ કેલ્લભભાઈ વાત ખોટી છે તમે જો આ હો તો બધું વાતું થાય પણ વલ્લભભાઈ છો એ તમારું નામ છે નામ ને માની બેઠા છે હું છું તમારું નામ વલ્લભભાઈ છે નહીં કે તમે છો એટલે આ વાત મૂળમાં જ ખોટી છે પછી એ કોઈ વાત સાચી આ વાત સાચા થઈ જાઓ સાચા આત્મજ્ઞાન મેળવવા માટે મફત જવા માટે સાસો નાખો છો પક્ષ નાખો છો તો પછી અનુભવ જો ઇમિડિયટ આજે થઈ તો જવાય ને એની પાછળ કારણ હોય પ્રોબ્લેમ હોય એમ કે મુક્ જવા માટે આત્મજ્ઞાન માટે શાસ્ત્ર ના પાડો છો પરોક્ષ ના પાડો છો તો પછી ઇમિજિયેટ આત્મજ્ઞાન કરવા માટે રસ્તો ગયો મારી પાસે આવો એક કલાક માં કૃષ્ણ ભગવાને કહ્યું કે આ ગીતા માં લાખો વાત છે તેમાંથી કોક મારવ એનો સ્થુલ અર્થ ને અમત છે અને એવા એવા લાખો માંથી એકાદ સૂક્ષે એ તમારા માટે જરૂર છે આ તો હું એટલા માટે જ કહું છું હું તો તૈયાર છું પણ જે અમને કહું કે કર્મો ફળ જોડે છે કૃષ્ણ ભગવાન છે રામ જે કર્મો કરી ગયા છે અત્યારે ભોગવો છે અને પોતે જગત માં હું જ છું મારા સાથે કોઈ નથી એટલે આપણે એનું છે સંસાર માં જીવન માં તમે જે કર્મ કરો ભલે આ જન્મ માં નહીં ભોગવશો તો બીજા જન્મ ભોગવવું પડશે હા પણ એ વસ્તુ જુદી છે ને આત્મજ્ઞાન વસ્તુ છે કે આપડે જે અત્યારે આ જન્મ માં કરશું ભોગવાના છે કરો ની હું વલું ભી છું માની અને લોકોને ગુંજવો હશે ઉઠતા અને આ ભાઈ નો શરી છે તો એટલે પોતે કોણ છે સાચો થઈ જાય પછી બધું આ સેવા સાથી હું હાથો થયો છે વલ્લભી જો માનજો એ તો હંકાર છે ચાલે નહીં આ જાણવા માટે શું કે આપડે સમાજ રહ્યા સંસાર રહ્યા તો નામ વગર તો ચાલે નહીં ને મારું નામે છે અંબાલાલ મુલસીભાઈ પટેલ કોન્ટ્રાક્ટર એ તો ડ્રામેટિક નાટકમાં નાટકમાં હો તમે બહુ દુઃખ થયું કારણ કે ના ભાઈ હું તો લક્ષ્મીસંદ છું આ તો બાર નાટક કરવું પડે શું કે છેલ્લે તમે નાખી થાવ ત્યારે તમારું કામ સાચું કામ થશે થયું છે ને નાખી રિપેર વાલ્લો ભી હો અને તમે સાચા તારે જાતે ઓળખો તમારું કલ્યાણ સાચું થશે એવી પ્રાર્થના કરું તો તમે સસ્ત્ર ની બાબત માં ત્યાં બધા પૂછ્યા સમજન એ આપડે ક્યાં ગુજરાતો હોઈએ ક્યાં તકલીફ પડતી હોય એ જમવા માટે રસ્તો તો શોધવો જોઈએ ને શું કે છે વલ્લભાઈ તે મારી તો ભાવના છે કે આખા દુનિયા ની સેવા કરો એ ભગવાન છું ની પોંગણા પણ મતેંગળો કેવાય શું કેવાય આપડે પોલીસ વાળો કે સાહેબ વલ્લભાઈ સગે દેવતા ની હાથે ની વચ્ચે મરી જાય વલ્લુભાઈ ને આવ્યો હોય અને પોલીસ વાળા ખોરતા હોય તો પછી શું થાય પોલીસ વાળું શું પણ આવ્યા ઉપર થી બ્રહ્માંડ તો પણ ના એટલી શક્તિ હોય છે હું એવું કહેવાનું છું કે આપડે સમય તૈયારી આવ્યો તો આપડે અત્યારે થી જવું હોય તો જવાથી વલ્લભી છે તો બધ વાર નારામી નીકળવાની એટલે અનામી ની નાની ની ના નીકળે એટલે હું તમને રસ્તો કરી હતી મારી પાસે આવવા માટે હું મિનિયા ને કામ કરી શકું એવો મારો આત્મનો ઉપયોગ થાય સમજાવો તમારી ભાવના બધો ગોળ આપે તમામ પ્રકાર ગોળ આપે એટલે આવો બધું શાંતિ ને સાખો દિવસ દાદા ભગવાન શિવ બોલ્યા એ શાંતિ પચાસ મિનિટ બોલાવાની જરૂર છે છે પટેલ ને ત્યાં પુણા તો ઘર ના ચડે સ્ટેશન ના ચડે અને પુસ્તક માં લખ્યું હોય કે ક્યાંથી લખેલું હોય અમદાવાદ માં લખેલું હોય અને પુસ્તક વાંચે છે દિલ્હી માં કલોલી જિંદગી નોટ ટી મા વાંચે દિલ્હી માં શું થાય લાગી ગયું ને હા મેર ભાઈ કો જાણ ને તમને અંદર વીસ મિનિટ ઉત્તર માં જઈએ તો હિમાલય ભણી આવે શું થાય એ કયો કલોર છે કે આ પુસ્તક ની રાત માં ચડે નહિ ખબર પડે ને પૂછવું પડે શાસ્ત્ર જ્ઞાનીઓને પૂછવું પડે શું શાસ્ત્ર જ્ઞાનીઓ હોય નઈ આ કયુગ માં આત્મા ના જ્ઞાન હોય તો કલ્યાણ થાય નઈ તો થાય નહી બીજા બધા વેપાર છે શું છે હાથાપુર હોય તો જાણતો ના હોય કશું અને થોડું ઘણું જાણતો હોય તો બધું વેપારી લાઈન હોય શું કયું વેપારી લાઈન હોય તો ભગવાન હોય નઈ જો ચિંતિત માત્ર વેપાર છે ત્યાં ભગવાન હોય નહિ संसार शैता है, है, है।, है।, है नही पुस्तक पुस्तक मस्तु बड़ी लौकिक लौकिक લૌકિક એટલે સમજાતું અલૌકિક નહીં એનું નામ લૌકિક અલૌકિક વસ્તુ પુસ્તક માં લખાય નહીં શબ્દ માં આવી લૌકિક થી અલૌકિક કમાય નહી ચાર વેદ છે ને ભણી રે ત્યાર પછી વેદ બોલે કે તું શું ખવાય છું ત્યાં અલૌકિક અલૌકી ના થાય લાખ અવતારે પ્રાપ્ત ના થાય આત્મા પ્રાપ્ત કરવો લાખ અવતારે અનંતવતાર સાધુ પણ વિકલ્પો કરવાથી નિર્વિકલ્પ થવાય નહી જ્ઞાની પુરુષ નિર્વિકલ્પ હોય તો એમની કૃપાથી નિર્વિકલ્પ થાય નિર્વિકલ્પિત થવાય નાનું ગલી નહી સ્ત્રીઓ હોય તો એ લાય ન વિચાર જ ના હોય ને જગત ને દહી કામનામાં કે નામ રૂપ કામનામાં શબ્દ રૂપ કામનામાં હોય જ નહીં ને એટલે કીર્તિ નહી કીર્તિ હાથે દહી શું થયું માન અપમાન છે અપમાન કરો તો આશીર્વાદ આપે ને એમની આશીર્વાદ એમની કૃપા લેવાની જરૂર છે બીજી કશું ને એટલે કૃપા કરવાનું શું કરવાનું છે રાજી રેવું વિનય રહેવું એમ પાયા શું હા આઈ તમારી જોડે રહી ઓછો થાય શું થાય આવી નહી કરવું આવી નહીં ના કરવું શું પરમ વિનય હોય કેવું હોય તો આમ બે નહીં કારણ કે કાયદો નથી કોઈ જતા આમ જ બે હો અને મંદિરોમાં બીજે બધે તો વ્યાખ્યાન કરીએ ને તો આ કાયદા હોય જો આમ પગ લીધો ને એ ના બે તાર જેમ એટલે રાજી કરવા બીજી પછી એક આટલો કઈક પાણી આટલો બીજું બે તું ત એને કઈ જોઈએ નહીં જેને તમે શું રાજી કરવાની પાછી એને ના ખાવાની જોઈએ ઓરવા પહેરવાની જોઈએ નહીં હોય વાપર નકાવે શું અમેરિકા મને હોય બધી માળવા પેરા ગયા બધી પાછી જોઈએ મારે મારું શું કર્યું જડવા મળી ના મારું તો રવા દે તને જોડા બેન હું રવા દેવું ખરો પણ તું હું તને પહેરાવું તું પહેરું તારે શું પહેરાવો તમે શું કલ્પના કરી એક માણસ ના રીતે રાત દાડો કાઢવા આવે કોનું પિતર કઈ આત્મા ઘડી બધી રેલ નહી આ ઉડી જાય આ ઉડી જાય બગી ઉડી જાય એક માસ આત્મા નું બિલ્ડિંગ બંધું સોંતા ક્રુદમાં એક માલ પૂરો થઈ જાય દાદા મેં અમને હમરે પાડી મેં કહું આર વર્ષ થયા છે અને આ માળ પૂરો કરવા રેજો આ મકાન શું કે છે તમને સાંભળો છો ત્યાં મને કશું સંભળાવતું નથી મેં મને સંભળાય છે આ મકાન તમને એમ કે છે કે હે ડોસા તું રહીશ કે કોણ તો હું રહીશ કે તું જઈશ તો હું રેવાનો છું અને હું જવ તો તું રેવાનો છું બસ ભલે ઈશું તમે હમણાં થોડા જતા રહે છે ને આ તો રહેશે એવું મને મકાન પોંચે પોંચ્યા આવીશ હોય છે કેવું હોય છે અને તમે તો પેચા વસી ગયા પૂરું થતા અલગ જીતા આપણે દેવું થાય તારે નું મારે કનેક્શન બીજું કશું નથી એમ તો હા પપ્પા માર્યા કાકા એ પૂરું કરતા તાર સાં બંધાય જો સતક ગયો સતક નહિ સંસ્કાર આપો ભણાવો ભણાવો કરો પણ એની નહિ એના વગર ગમે એવું કઈ નાખો છો છોકરા વગર મને ગમતું નહી છે એટલે એવું કેવો માથે સૂત્ર મને મારે મને આ છે તે જાડા નું ઝાડ છે એટલે જાબુડા એના મને ગમતું નહીં એવું જે વાત કરોકરા અવતાર છે બાકી આમ આમ કુદરત શું કે આ દૂધી વેરા ને દુધિયા બેઠા છે દસ અગિયાર કુદરત તો એવું જ ને આપડે માણસ છે મનુષ્ય નો છોકરો પણ એ તો દુધિયા तो मरी जाए के रहे। जो ना मनुष्य दूधी मत मानव जीवन क्यों आ जगत मानव जीवन सार्थक थे માનવજી હિન્દુસ્તાન નું માનવ જીવન કોઈ પણ પ્રકાર નો ભય ના લાગે ભય કોઈ પણ પ્રકાર નો લાગે મરવાનો પણ ભય ના લાગે એવું પોતે થઈ જાય એ કેવી રીતે શક્ય છે શું નામ આપનું મગનભાઈ મગનભાઈ પંચાલ ખરેખર મગનભાઈ છો ખરેખર મગનભાઈ નોટ હાઈ મગનભાઈ છું એ રિલેટિવ છે રિલેટિવ ને રિયલ માની બેઠા છો રિલેટિવ વસ્તુને રિયલ માની બેઠા છો કે નાસ્ત વસ્તુ છે નાસ્ત માં ભાઈ વગર બીજું શું હોય ઉટ માય ગોડ આય જીઆ માય નું લખનું જેને નથી એ ભગવાન છે શું છે તમારે બાયરા છે ને એ મારું આ મારું આ મારું આ મારું અને મરતી વખતે છોડીને દેવાનું માઇ લે ખાલી કરી નાખ્યું કાયદાના આધારે ખાલી કાયદા ખાડા ખાલી કરે તો આપડે રોપ બેગ ખાલી કરીએ શું ખાલી કરી શું કરાવે લોકો હેરા